કોઈ નું હા આ ભાષણ કારણ એ જ ભાષણ કે ભાષણ એટલે શું બસું આપડે કોણ કોણ ભગડા કરે બધા ભાષણ માં એવું છે દાદા કે આપડે કોઈ તો એ બોલતો હોય આપડે ચૂપ રહેવું પડે એટલે પિસ્તાલી પચાસ બેઠા ને પછી ઉઠ્યા પછી થોડુંક એનું મગજ થવાય હા આમ છે એમ થાય છે એ ઘણા ઘણા માણસો એ રીતે દૂધ ઉભા કરી શકે છે માસ્ટર સાહેબ છે ને ચાલુ ભાષણ પણ મને વચે અંતા નહીં કર્યા શું કિર્તનકર માં જે લોકો કર્યા નીકળ્યા હા કોઈ પણ ઘાત માટે શું ઘાટો કરે તમે જોયો ને જોયા મળ્યા એક ગાડ કે તો કે ગાટ વગેરા માણસ છે એમ સાલ એક એક ગાટ વગેનો તો પણ એક નદીમ ગાટ વગેનો માંથી આવી ગયા ગાટ ન ગલે ને પર ને જનતા ગાટ માર કોમ લક્ષ્મી સંતોગા દીવા છે કેમ દીકરો કહન છે આરો બાતરા એ ઘર પેલા ભાઈના હારા આયો હોય ને હા હોય ગરીબ હોય ને ચારે તો આવો નહી તો ડાક્ટર કોમ લાગશે પડ્યું અને તને આવે ને તારે કોમ લાગે એવું બીજો જ લાગેલો બીજો જ અલતાપુરી લગા કેડિ સબંદર છે ને એના સેરવર સેરવર અલતાપુરી પર કોમ લાગે સેરવર પર કેટલો મિનિટ કામ લાગે અલતાપુરી વસ્તર વેન એમ્બોલ વિદ આરે હે બલ્લા બંદાયા તો તેમ કહેવાડ આગે તો રહે તના તરાશુ તમારું તે ઉત તાકા પૂરો જો શું કરે સબંદર આપેલ સાત માર્ક આવડો હે આજે માર્ક આવડો કે અપેટ આ મોટા જાય નીચે કોઈ કોઈ છોડવું જોઈએ આપડા ગયો હતો નીચે તુવેર ના બે આ તુવેર ના દાણા લે એ બેસી છે ને લાગશે આપડે ને કશું બે તમ કરી દીધું જોયા અહીં જોયું ઘરે બધા હોય ને બંધ કરવાનું સાધલ માં લઈ જવાના જો પેપર માં તમે ખાડ પેપર માં ખાડો ખાવું પડતો એની માટે હું નાખી રવિવાનું થાય પણ રૂપિયાની હેલ્પ ના કરીએ પણ ખોટ જાય તો પાંચ લાખ હું એવું મારે કશું ભાઈ નઈ ત્યાં જાય ને કશું લાવી પણ રાખી ખોબર છે હું તો કઈ મારી લાલસુ નહીં તો આલતા બધા હા વાણી ભાઈ પટેલ થાય બે હા માટે આવતો ભાડું મહેનત કરે નથી પાણી પીવો એવું ના પૂછે ના પાણી પીવું પૂછતા પાણી બુધી નાખેલા હું તો ઓછું બધા હોય કોઈ માંચરો માલ ગરીબ માંથી એકદમ ગરીબ હોય બે તો સીમંત થઈ ગઈ માટે ખાનદની આપી આવેદન બેટન જેટો આવ્યો હોય તો આવ્યો હોય તો એ તો ખાનદાન ખાનદાન સીધન થઈ ગયો વધારે થઈ ગયો ના આપડા પાંચ આવે ન એવા હેલ્પ આપડી હેલ્પ લેનારા છે એવું જાણ્યું છતાં હેલ્પ આપી પણ આપણે જાણીએ છીએ વસરવાળા છે તારા ઉડી જાય આવે છે કશું વહેવું છે અરે કશું વહેલ ના આવે તો સંશન નહીં આવે મરી ગયો સમજણ તો મનમાં શંકા છે ને તમે કહ્યુંમાની બોલાય જવાનું છે ક્યારે વિચારી અજ્ઞાન રોકાયું એવું રોકાયું અજ્ઞાન ને તો અજ્ઞાન લાભાલાભ નો વિચાર કરે તો પેલો તો થઈ જ જાય જે ગરીબ માણસ નથી અહંકાર શું કામ કરે અને હાર પહેરાવાથી અહંકાર ચોખું થયું તો હા ઓછી છે વિચાર કરશે નઈ એટલે એ હામો પૂછો એમ ના એ તો જ આવે આ લેક રાજા હામા ના ઉછી તો ઓયન ત્યાં આના પર આનું આના આઉટર ગાર્ડ કે આની હવે તો સારું ને મારા પ્રેમ સચા બીજા સારે આઈ કોલન જે નળો કેમ્પરે એડજેસ્ટ નહી જયસલાવ ફર્મેન્ડો એ કે ક્લાડી ક્લાડી ધન સગલાનું કરતા છે સગલાનું કરવા છે તો મને મને મલાબમાં સદે એ ઓળ આવે ને ફૂલ થાય બંધાય છે એક આઈબાર ના હોય છે સલામ પોતાનું ગામ થાય બધા ત્યાં જન્મ્યા ગુજરાત જોઈશું મારો ગુજરાત માં છે તો સૌરાષ્ટ્ર માં તમારા સૌરાષ્ટ્ર તમારું ચર સારું બઉ સારું છે માથા ગોતા તમારું કુટુંબ આવ્યું કુટુંબ આવ્યું કુટુંબ છે ગુજરાત આખું હિન્દુસ્તાન આપું આખું પથારો પાસે કલ્યાણ કર્યું નું બધું પથાર પાથળું કરે આ બધું થયું જો ભગવાન હશે ગરીબ મુસલમાન ગરીબ હિન્દુ લા સુધન સુધન બરાઈ ગયા ને આ તો માર સર બી બંજે નહી રે રો તો કામ ચલાવા રો તો કામ ચલાવા તમને બી ખબર નથી તમે શું કરી રહે છો આ નથી પડાયા કે કલ્લેજ માં જાય કે કાલ જ બી જાય કાઈ ન હોય ડાયસરો એવી ગાળો લોકો તમે પાછા આવો વાણી ભાવના કરો એટલે અહીંયા અમારું વડોદરા વાળું દીકવું જોઈએ ને વડોદરા વાળા નું દીકવું જોઈએ ને પાછું તમે બધા કે છે કે વડોદરા વાળું દીકતું નથી તો પછી મને જરા લાગે ને જરા એટલે બધા વચ્ચે બધા ને બધું ભાવના કરે યા વડોદરા દાદા મૂકે છે છોકરા ને બહુ મારું બહુ મારું છું કશું નઈ થતું અહંકાર અહંકાર એવો એક ગુણ છે કે બધામાં અઘરો ભૂત બનાવી માં આગળ જોવા જ ના દે બરોબર અરવિંદ પાયમાલ થાય એવું ભાઈઓ વિચારે કારણ કે બહુ ચડી આવ્યો છે શું એનું મગજ પાટ્યું છે ને શું થયું છે એનો ક્યારે પાયમાલ થાય એવું આશીર્વાદ આપે છે ભાઈઓ તો બીજા બધા આપણે બાપ પણ થઈ જાય બાપે એમ જોવાશીર્વાદ હે ભગવાન એવો અથાડ્યો એવો અથાડ્યો ત્યારે કરોડ તો જીતા રહે પણ દીકમ તો થાય એવો બાપ અશીરા મુખ્ય વસ્તુ બહુ તમે આપો બરોબર કામ કરવા માટે અમારું જે સાહેબ નું કામ જોવા પૂરતું તો એનાથી મોટો હોય તો કરું કામ કામ કરવા માટે તો અહંકાર બતાવી દો હવે અમારે અહંકાર ને કામ કરવા માટે વાપરવાનો કોઈ ના પછી આ બતાવા જવાય છે હવે જ્ઞાન લીધા પછી અમે જાગૃતિ અમે જયારે વાણી બોલીએ છીએ અમે જયારે બોલીએ છીએ બોલીએ છીએ ત્યારે અમે સાચા જ પાકું નથી કરી કાઠવાના મુખ્ય માણસ હો અને અમે આવું જો અમે બોલે છે ઢીરું બોલી જઈએ આ વાળો ડર છે કે અમે એવો જો ઢીરું બોલી દઈએ તો અમને કેવો ડર લાગે છે અથવા કેમિક બોલ્યું બધા આપડે કામ કરે છે ને બધા સમજે છે કે આ કરું તો જાયર છે આપડે અહંકાર ના હોવો જોઈએ અહંકાર બધાને શું છે આવડું છોકરી હોય તો એને જરાક કરો ઘરે બોલે નહિ તો બગડે એવો એક બધા માણસો ને આ એક જાત ની માન્યતા ને ઘર ઘડી બહુ ડાયો કે પચી વખત તમે માણસ ડાયા માસ ને પચી વખત પચાસ મનમાં ઘર ને ઓફિસ માં આ પ્રોબ્લેમ લડાયા જ કરે માથું પછી થાપડ મારું છું થાપડ મારી એ તમે નહીં થાપડ મારતા હવે આપણને અમે નહીં શીખીએ અમુક ચાલશે કેમ અમે નહીં શીખીએ અમારું તંત્ર નહીં નઈ તમારે મારે જોવું જોઈએ બધા ને એવું છે ઘર ને બાર બધા ને કેમ તંત્ર એમને ચાલ્યા કરે તો મજા આવે પણ આમાં જાગૃતિ બે ભાગ ની જો એક તો અમારો અહંકાર અને તમારો અહંકાર તો બે ભાગ છે મતભેદ સવાલ આવે પણ ઘર અને ઓફિસ કારખાના બધામાં દરેક માણસ ને પોતાનું પણ અમારું તો અમારું બધું થશે સંસારમાં છે ને એમાંથી નીકળવું છે ને અમારું વધવું ના જોઈએ એ અમારો અમારો તાત્કાલિક પ્રોબ્લેમ અમારા વ્યવહારનો છે ને બધા પ્રોબ્લેમ એવા છે ને હા ત્યાં તો તમારે તમે આપડે જાણવા જ જોઈએ આજ્ઞા નો પ્રયત્ન તો કરીએ અમલ વધારે કેમ થાય પાંચ આજ્ઞા ને અમલ માં દાદા છે તો બહુ પાછળ બધા બધા શું એ દાદા એ તો અમે ઘરમાં ઘરમાં ઘરમાં બધા એકબીજા ને ના વાણી મનોહર ને શોભને ના બને ત્યાં લગીને કઈ ખોટું તો છે ને ત્યાં લગું છે પણ એ અમારે ના ગાડા નથી પણ અહીંના સવાલ નહી અમે તો અમારા વર્કિંગમાં અમારે જાય હા જીવનમાં દૈનિક જીવનના કાર્યક્રમમાં જરા જે ફિક્સન થાય છે એના સોલ્યુશન ફાઈનલ લેવા આવ્યા છે તો એનો સવાલ નથી પ્રગતિ તો થાય છે અને પાંચ આજ્ઞાનો વપરાશ તો થાય છે પણ પાંચ આજ્ઞા જે આ મોકા ઉપર જયારે તોપ મારે એમ કે મારા મારે તોપ મારે એમ કે આગ્રહ જામે આગ્રહો નું બરાબર જામે ત્યાર પછી કોઈ ફૂટે નહીં તો મારું બગડી જાય તેનાથી એ ખબર પડે ને હાથ માં જરાક વાત કરીને આપીને લેવા વ્યવહાર વ્યવહાર નો અર્થ કહ્યું આપીને લેવા લઈ ને આપો ઠીક ના અમારો વ્યવહાર એવો નથી હું આપતો નથી એવું રહેતો આવતું ને મને કોઈ હું મારા મારા મારા મારા બધા અમારે આવે અમારે વ્યવહાર એવો કરતો